સ્વામી હરે સ્વામીએ વાત કરી જે આ વાત તો અનંત સંશયને છેદી નાખે એવી પુરુષોત્તમ ભગવાનની છે દેહને પોતાનું રૂપ માને તો એમાં બધાએ દુઃખ રહ્યા છે ને દેહને ન માને તો તેમાં દુઃખ જ નહીં ને શાસ્ત્રમાં બહુ પ્રકારના શબ્દ છે તે સાંભળીને ભ્રમી જવાય છે ને માથું ફરી જાય છે ને ભ્રમરૂપ મટીને દેહરૂપ મનાઈ જાય છે અને શાસ્ત્રમાં તો બધાએ શબ્દ સરખા હોય નહીં બે આમ હોય ને બે આમ હોય પણ એક ધારા હોય નહીં ને જ્ઞાન થયું તે કેનું નામ જે શાસ્ત્ર સાંભળીને તથા કોઈની વાતે કરીને અંગ ફરી જાય નહીં તે પાકું જ્ઞાન કહેવાય સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે ભગવાનને નિર્દોષ સમજાથી મોક્ષ થઈ રહ્યો છે ને દોષ ટાળવાનો અભ્યાસ કરે તો ટળી જાય નિકર દેહ રહે ત્યાં સુધી દુઃખ રહે ને દોષ જણાય છે તે સર્વે તત્વના દોષ છે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે વ્યવહાર છે તે દેહ કરીને કરવો ને મને કરીને જુદા પડવું ને મનમાં ભળવા આવે તો જ્ઞાને કરીને ત્યાગ કરવો સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે કાં તો અષ્ટાંગયોગ ને કાં તો રોગ તે વિના અંતરનો મેલ જાય નહીં તે ઉપર એક ભક્તનું દ્રષ્ટાંત દીધું જે રોગ આવી ગયો તે પછી સારું થયું સ્વામી રે સ્વામીએ વાત કરી જે એક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો જે શૂળીએ ચડાવ્યો હોય તો પણ કેમ સમજે તો સંકલ્પ ન થાય જે ભગવાન મુકાવે તો ઠીક એવી શી સમજણ છે તેનો ઉત્તર કર્યો જે એ તો ભગવાનને સર્વ કરતા જાણે જે ભગવાન વિના બીજા કોઈનું કર્યું થતું નથી એમ સમજે તેને સંકલ્પ ન થાય ને ધીરજ રહે અને એમ ન સમજે તે તો થોડાકમાં અકળાઈ જાય ને ધીરજ રહે નહીં આ લોકમાં તો મહારાજને પણ વગર વાંકે દુઃખ આવતા ત્યાં લોક જ છે તેનું રૂપ જાણી રાખવું સ્વામિનારા રે સ્વામીએ વાત કરી છે આટલી વાત તો સોજન્મે પણ ન સમજાય માટે આ વાત સૌ રાખજો ને બે સારા સાધુ ને ત્રણ સારા હરિભક્તની સાથે જીવ બાંધવો તો સત્સંગમાંથી ન પડાય ને કદાપી કામ લોભ થોડા ઘણા રહી ગયા હશે તો ફિકર નથી તે મહારાજે વચનાવતમાં કહ્યું છે જે કદાપી કામ લોભનો સંકલ્પ નહીં હોય પણ ભગવાનના ભક્તમાં જીવ ન બંધાણો તો શું થયું એવાને અભાવે અસુર થશે માટે સમજવાની વાત તો સારા ભગવાનના ભક્તમાં જીવ બાંધવો એટલું જ કરવાનું છે ને જાજી વાતનું ડોળ કરીએ તેનું તો એ પ્રયોજન છે જે આ પ્રથા ચલાવી છે ને નિયમ પળાવવા તે સારું કરવી પડે છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે નિત્ય લાખ રૂપિયા લાવે ને સત્સંગનું ઘસાતું બોલતો હોય તો તે મને ન ગમે ને સૂતો સૂતો ખાય પણ ભગવાનના ભક્તનું સારું બોલતો હોય તો તેની ચાકરી હું કરાવું એવો મારો સ્વભાવ છે સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે જો મોટા પુરુષ મળે તો તેનો સંગ કરવો નિકર ઉતરતાનો સંગ તો કરવો જ નહીં સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે માયાનું બહુ બળ છે તે માયા તો વૈરાગને પણ ખાઈ જાય ને આત્મનિષ્ઠાને પણ ચાવી જાય કેમ જે પૃથ્વીનો જીવ તે પૃથ્વીમાં ચોંટે સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ભગવાન મળ્યા સાધુ મળ્યા તે કલ્યાણ તો થાશે પણ જ્ઞાન વિના અંતરમાં સુખ ન થાય